દે રાત કોઈ આયે રખે તો બોલને લગાની ખાનદાન થી થોડા ચા તો ચા રખદો અભી ખિચડી સાક બના દો એ ચાલુ પુરસાદ અને સુખ ને ભરવાની તરકીબ એ બધા પુરસાદ આનો માઈક સ્કોપ ફેટને કીધું છે સ્કોપ નિવાની દુખને ઠેકી દેવાની તરકી અને સુખને ન ઘરાવાની તરકી એ બધા પુત્ર આ તો આંગનામાં આ એક નો બેક માદારે મો ભાવને પડારે દુખને એટલે તુની સીકો આવીતારમ પધાર નાદ હા દાદા આવું આ જ્ઞાન વાક્ય મને લાગ્યું આપે જેમ કહ્યું ને દુઃખ ને નભાવવાની વાત કરીને દુઃખ ને ફેંકી દેવાની અને દુઃખ ને ફેંકી દેવાની તરકીબ અને સુખ નભાવવાની તરકીબ એ પુરુષાર્થ એ પુરુષાર્થ ફેંકી દેવાની આપડા આવડે છે જાણતા ને કે આ પુરસાદ છે એવું પેલેથી આવડે બઉ સરસ આવડે અને પાછું ના બેસો બેસો ચાવું બધું કરું છું પુરત જુદો કરું ભાર જુદું જાતું એનું નામ ઈન્ડિયન પઝલ કોઈ સર્જ ના કરી શકે ફરી લાવે આમ તો નઈ ચાલો લોકો ત્યાં અત્યારે રાતે બે રૂમમાં આવું છે ફરી તો દેખે એવું ને પણ આ પધલ ને કે મારું શું પધલ છે એ તો અરે જાય આ બે રૂમ આ માણસ હેરાવ કરે છે આ લોકો હેરાવ આ માણસ દેવ કરતા કે અરે હું દેવ નથી મહી જોયો મહી કઈ જાતના અને એ દોષ કાઢતો નથી કારણ કે હું શું કરે બલી મુકેલા લો છું કે તું તારા મનમાં એમ થાય છે ક્યાં કઈથી હું આ તને થાય છે એ પુરસાદ તું કરું છું એ તને આવતા ભવ મનુષ્ય પણ નહી રાખે મનુષ્ય માનવતા આવી ન હોય માટે ફરી મનુષ્યમાં નહીં આવવા દે જાનવર માં જવું પડશે તું એને પ્રતિ ધોઈ નાખે કે આવું ના બોલવું આ ખોટું બોલાય માટે ભૂલ ખરું માફ માંગુ છે ભગવાન જો એટલે ધોઈ નાખે કાકે ધોતા પેલા આપડે ના બોલીએ તો શું કરે તમે બોલાવી ને આને દબાણ આવ્યું છે એવું ડમાન્ડ છે હા મિત્રો છે ત્યાં ક્યારે પૂછ્યો જો હમ કોક દાર મિત્ર તું કો છું તારી નથી આવતી તારા આગળ કેમ પૂછ તમારું જ્ઞાન એવું છે ને તમારી પાસે કે તમને કોઈ હરકત નહીં એ જ્ઞાન જ બોલ્યા કરે હારો તે દિવસ થી દિવસથી અને સંયોગો માત્ર યોગી સ્વભાવના કેવા છે બે બે બે બે વખત બોલું છું કે જે સંયોગો તમને ચિંતા ના કરી મારી તો નહી જાય ઉઠીને ચાલે પોટલી બટ્ટી વધી લઈ ને ચાલવાની તૈયારી કરતો હોય ને આપડે છેલ્લા જવાની તૈયારી કરે ત્યારે એ પોટલી બધી સંભાળે આમ કઠે વારે વારે એટલે આપડે સમજાય છે આ ચાવી કેવી રીતે જોતો ખડું તું આ ચાવેલ છે કેવી રીતે તલા છે કરે છે તરકીબ કરે છે જે વાક્ય બોલે છે મોટું પુસ્તક લખાય આપણે સમજમાં આયા દુસરા કોઈ પુસ્તક કોઈ કેસી પ્રસાદર ફસામણ હો બહુ અચ્છા તુકો લે ફસામણ હો આપ મિત્ર આયેગા તો આપણે કેસ લાગે નથી હું શીખો છું અહીંયા આવીને સરસ વાસ લેતા જગા તુ ફસા આપના સસ્ત માં ફસવાની જરૂર નહીં ફસાઈ ગયો અહીંયા બધા ફસાયે જ છે કેટલાક લોકો છે दादा फसा जगह सारी गया। कोई नहीं जगाए नहीं जगाए नहीं जगाए। हारी है कोई जगह फसा जगह फसा जगह सारी हो तरकी गया <laughs> <laughs> मन थे बोले भाई बोलो दुख ने फेंकी देख दुख ने फेंकी दे तरकीब जो बोली आज कोई तो बोले नहीं बोलिया तो कौन बोलता है आपको कौन लगता है बात कौन करता है आपके साथ आप बात करता है हाँ तो हम अगर से जाएगा नहीं जब ये भी बात करेगा मेरी जैसी तो ये दो हजार का गए ये दो हजार का, दो हजार का कीमत हो गई ना <laughs> कौन बात करता है आपको क्या लगता है ओरिजिनल हम बात नहीं करते ओरिजिनल चेयर टेकर वो वस्ता है और आप श्रोता है मैं नाता दसता हूँ मैं भी कुछ काम करता हूं। मगर नाता दस्ता काम करता हूँ ये वक्ता है ओरिजिनल चेयर और आप श्रोता है कुछ समझ में आया हाँ आप बोलता है कौन बोलता है आप मैं ही बोलता है? मैं ही बोलता तो कौन बोलता हूं है, बोलू है आ, आ, आ। तो पाँग पाँग पहला है, बोल जाओ फिर <laughs> जो पहले बोले थे पांच मिनट पहले बोला तो बोला था वो फिर बोलो બોલો અભી ઇર થી બાત નિકલા તો ભાઈ પૂછતા ક્યા બોલા ક્યા બોલા મેં બોલાતા તો દિન ખ્યાલ થાય કોઈ આદમી रिस्पॉन्सिबल आप बताओ सेंटेंस कितना रिस्पॉन्सिबल नहीं होता है? वो जो बातचीत बोलता है जो पढ़ता है जो बात बोलता है वो इसमें रिस्पॉन्सिबिलिटी नहीं है है, नहीं रिस्पॉन्सिबिलिटी तो ऐसे ऐसे गप्पा लगाने में तो नुकसान होता है दो घंटा बात क, दो घंटा का विचार होवे जब एक सेंटेंस होता है કે તૈયાર વગાડી પછી આપડે કઈ ફરી બોલ જ રોજ તો તું બોલ્યા ફરી બોલ જાય જવાબ આપણી પાસે આવ્યા પછી આ જયારે સાંભળ્યું તારે એનો તાળો મળ્યો આ તે વખતે ત્યાં કોર્ટ અંદર આર્ગ્યુમેન્ટ જયારે કરતો તારે નોન સ્ટોપ કલાક સુધી હું બોલું અને તેની અંદર બોલાય છે શું થાય છે બધું નીકળ્યા જ કરે અંદર નીકળ્યા જ કરે નીકળ્યા જ કરે હવે તે વખતે એમ લાગતું હતું કે હું બોલ્યો પણ આપડે જે કીધું તે વખતે હું બોલ્યો તો બોલી બતાવી ને ફરી બોલજે के के पहला करी देली राते, पहला, पहला, करी रही छे, समझा कुछ जो सब चीजों होती है वो समझे सब चीजों साइंटिफिक नही બધા એવિડન્સ દેગા હો જ આવે થઈ જાય તો અભિપ્રાય અભિપ્રાય પુરસ્ત નહી શું નામ કહ્યું છે ભૂલી ગયા પડશે લક્ષ્મીકાંત ના ના દુઃખ ને દુઃખ ને ફેંકી દેવાની તરકીબ તરકીબ અને સુખ ને સંઘરવાની તરકીબ એ સુખ ને સુખ ને એને કોઈ અધરવાઈઝ ના કઈ લાગે બઉ સારું પડે અધરવાઈઝ પોતાનું વાક્ય ના બઉ લઈ ગયેલી હા બરોબર થઈ જાય બરોબર છે બરોબર નભાવો એક ભાઈ યોગ કરતા પદ્માસન લગાવે બરોબર યોગ કરતા હતા બોલતા આધા આધા ઘટા તકે યોગ કરતા હું ઘટા એક ઘટા કરતા અભી કિત કરતા બોલને લગે બતા હોય દરતા हाँ तो मैंने बोला तुम करता था के पाँव करता था तो पाँव करता है तुम बोलो लेकिन मैंने उपयोग तुम किया तुमने किया तो पाँव की जरूरत नहीं है आप समझा न ये पाँव ऐसा भी नहीं होता सिर भी नहीं दुखता जब भी होता है वो सब करे को वो सब नसीबे દ ભાત કઢી રોટલી સબ બના બના કચ્છી કઢી બોલે દહી નહી મિલતા કઢી બના દો દહી મીરા નહી હોતા બનાયા સમજો દહી મીરા નહી હોતા બનાયા સાઇન્ટિિફિક <laughs> है। आत्मा को कैसे पहचाना जाता है? कैसे जाता, है? कैसे जाता है आत्मा को कैसे पहचाना जाता है कैसे पहचाना जाता है आत्मा को पिछड़ा जाता है और वो स्पॉन्टीन्यूसली होता है क्या स्पॉन्टीन्यूसली पिछड़ सकता है स्पॉन्टीन्यूस आप मेरे यहाँ पे आप मेरे बिल्कुल અચાનક લાખો અવસાર તક સાધુ પડે ત્યાગી કરતા કરતા कभी होने का विचार होता है आपको रियलाइज करने का है, करने है? बे, मारे कैसे? मकर हम, हम गुजर, गुजराती में बोलेगा तो आपको ऐसा बोल सकता है समझने की कोई जरूरी में तो वही आपको रिपीट करना है સાટીવલ નહીં ક્યાંક નથી કહ્યું તો એલાવ કરીએ કરી હોય ને કેવી કર્યું હોય કેમ કે ઉપર જીઆઈ પુરાવાની વાત કરતા કાલે આ જાઓ કાલે કામ હોય મરાઠી આપશો મારે બોલો શું પ્રશ્ન છે દાદા આ લોકો જયારે ધ્યાન દે છે મરાઠી ત્યારે એ લોકો વાત એ લોકો બોલી નથી શકતા अपने आज्ञा करो हमारे लखी ल तो भगवानी कई वो भगवान अनुकूलता मराठी लोग ज्ञान लेते पूरे पूरा समझी सकता जो आप आज्ञा हो और आप जो सूचना करता हो तो हूँ मराठी लखी लाइक ज्ञान वक्त आप जो बोलावे मराठी लोग बोली नहीं सकता एट के हू मराठी वाक्य लखी लेंगे वाची बोले तो चले एम कह વાતો ગુજરાતી તો શબ્દ ગુજરાતી હોય અને લિપી મરાઠી એટલે એનો કેમ કે હું શુદ્ધ આત્મા છું હું દાદા ભગવાન જો શુદ્ધ આત્મા છું તો ભગવાન છે એટલે મેં નું જ્ઞાન લીધું ગયા ફેરીમાં જયારે જ્ઞાન આપ્યું ને એ ટાઈમ માં એ સ્ક્રીપ્ટ મરાઠી મેં લખી બધા વાક્ય લખેલો છે જો ભગવાન હુકુમ કરો તો ના બરોબર બરાબર ચાલશે હા ભાઈ હાલ છે દાદા બીજો એક સવાલ છે અમારા ના ભગવાન નારાયણ હવે એ વર્ષ માં એક બે ત્રણ થયેલી હવે આ નારિયલમાં આ નારિયણમાં પાણી રહે છે હવે પાણી રહે એટલે એમાં આત્મા રહી છે નથી નિર્દય અભિપ્રાય કરુખ છે તમે વિચાર करजे, ना, बोलो, बोलो बड़ी बातचीत कर बदा खुलासा थी जाए जाए घनी खुलासा जे कहते ते बातचीत खुलासा थाय રાત્રે રાત્રે તમારે ઘણું આપણે હા દુષ્યંત દુષ્યંત પૂછશે તો પૂછે જ છે તમારા માટે પાસે એમ કે દાદા આવે છે હા દાદા તો આવે છે પરડોથી ઘેર ઘાસ આવે કેટલા વર્ષ થી છે આપણે મજા કેટલા વર્ષ છે તો કોસ વર્ષ દસ વર્ષ થી છે ધંધા છે दस व्यक्ति जितने विधि करता कोई दिवस खाली न जाए नसित भाई चंदू भाई दुष्यंत ने पूछे દાદા એમ કે વિધિ કેમ કરાવે છે એમ એમ નઈ જાગૃમ છે તારીખ વખત कि आवीए विधि करे दादा ने, तो दर वक्ते विधि करवानी जरूर खरी वक्त खाता है दात आज पाए ना नहीं कर જેટલી વખત માણસ જમતો હોય એટલી વખત વિધિ કરવી જોઈએ દારૂ થઈ જાય દારૂ નોવા માટે આ કેપ ઉતારવા માટે વિધિ છે જાગૃતિ રહે આ દૂષણ કાળ છે ને દુષ્મકાળ છે નહી તો ના કરવી પડે નહીં એક જ ફેરો કરવી પડે આ દૂષણકાળ છે ને બધો જ્યાં જુઓ તો કુસંગ સિવાય છે જ નહીં બધું કુસંગત છે બધે આપડે આ ભૂકંપ ને કુસંગ અને એમાં બહુ જ પાસા નથી દુઃખ જેવી વસ્તુ જ હોતી નથી જે દુઃખ છે આન સમજણ દુઃખ જેવી વસ્તુ હોતી જ નથી કાગળ લખી બોલાવી છે માટે આવે દુઃખ એ ઇન્વાઇટેડ વસ્તુ છે એમ કે દુખ ને કોઈ કાગળ લખે નહી લખે લોકો એમ કે છે કે દુખ ને કોઈ કાગળ લખે નહી સુખ ને કાગળ લખે હા એજ એ સમજે છે કે આમાં સુખ હાલ છે એમ માની ને લખે છે અણસમજણ હોય અણસમજણ છે એને સમજણ કેવી રીતે કરવી દુઃખ ના થાય જેથી દુઃખ થાય નહી હા જે દુઃખી ના હોય તેને કહીએ કે દુઃખ ના થાય કરી આપે તે કરી આપે આપણી પાસે આવવું જોઈએ દુઃખ ના એમ થતું હોય તો જાણવું કે આ દુખ્યો નહી થતો અને ત્યાં બુદ્ધિ નો છોટો ના હોય તો આ જવું પુરુષો ના બુદ્ધિ દુખ્યો નથી મારે દુઃખ તમને દુઃખ માં દુઃખી રહી જશે એટલે બુદ્ધિ ના માર્ગ થી જરૂરી ભાઈ સંતો તો કારણ કે બુદ્ધિ થી ફસાયેલા છે છતાં બુદ્ધિ કામ લાગે છે કારણ કે જેવું હોય તે બુદ્ધિ હોય તો જાણી શકે બુદ્ધિ કઈ ઉપકારી નથી એવું નો સંસાર હૃદય માર્ગી હોય એજ મોક્ષ માર્ગી તેઓ એટલે સંતો ઘણા થયા હૃદય માર્ગી હોય કેવા હોય આપી રીતે आप बोलिए पानी ना <laughs> બે લાખ ઓછા પડે અદેખાય થાય સુખ નહીં બઉ સુખી છે હવે આવું સુખ કેવી રીતે મળેલું કે છે કે દાદાજી ના સુખ મને અદેશ થાય છે મને આવું સુખ ક્યારે મળે કેવી રીતે મળે મારી પણ બે તમે છ મહિના નો ઉદય હોવા જોઈએ એના માટે પુણ્ય ઉદય હોય તો થાય ને એ બાર પછી તમારે ભણું શ્રીમદ રાજચંદ્ર કહ્યું કે અનિશ્ચય કરાય છે અંતરાય કારણ કરો અંતરાય કારણ ખરા કરો પણ મારે અંધરાયકરણ છે અંતરાયકરણ છે ત્યારે કુવામ કે પડતો હું અંતરાય કરે છે કારણો આવી પડે એવું માનતા નથી પણ કારણો આવી ગયો હાથમાં હલ્યું તો પછી આદમી નીચે કર્યા પછી ખાઈ ગયું બરાબર બધા ભૂતા જતા રહ્યા જોખમદારી ગયા જાઉં ભૂતા બહુ પગી કેટના ભૂતા હિન્દુસ્તાન માભ્યતા હતી તેના હાલકેટ કરી ક્યાં ટિકેટ ના પૂછાય મારી ને કોને એટી કેટ દેખા આખા જગત માં બધા ચિંતા જે ચિંતા દેખાડશે દેખાય છે ઉકેલ આવી જાય દાદા પાસે છ મહિના જો એના સંપર્કમાં રહ્યો ઉકેલ આવી જાય નહી તો એક્સટેન્શન લે આવ્યો હોવાનું પચાવવાનું નહીં આવ્યું એક્શન લે દાદા ધીરજ રાખીએ તો આપડી ભૂલ છે પ્લેટફોર્મ ગાડી ને પ્લેટફોર્મ કેટલી વાર લાગે સિગ્નલ માં તો હે ગઈ પતિ વાય વાર લાગે સિગ્નલ પડે ધોળા વાર આવ્યા મોટા મોટા સિગ્નલ આપને હું તો મેં તો કહી દીધું છે કે હા જયારે જવું હોય તૈયાર જયારે ગાડી ઉપાડી તો તૈયાર છીએ તો એતો આ ભાગ અહંકાર નથી અહંકાર ભાડો કાઢતો હતો એ બધું જતો રહ્યો બુદ્ધિ જતી ને એ જતી રહ્યો तैयारी तो घना तो लीते ना, जाए क्या વધારે આવે ત્યારે વધાવી લેવું એ તો બઉ મોટી વધાવી લેવું બઉ મોટી વસ્તુ છે પણ ઠીક હા ગતિ એ ઘરે ગઈ દુઃખ થી બેઠતો તો નહી ગોતો પણ આ પાઇન થોડિયો પણ હમકામ હોય છે મસ્તી મુકામ હોય છે કાકા પછી હું હમસતો નથી આમજે નો કોાર પછી કલાક લોકો થોડી જ એ થોડી થોડી ચિંતા કરતા એ જાતું ધ્યાન છે મુકાન મંત્રી બોલો મારી ચિંતા કરશે નહીં બોલી જમાઈ કશું થાય નહી એ વાત બધા ઘરમાં માણસ ચાવ પછાડ શાંતિ થી અને મુકાન બોલી ને જાઓ તો કઈ ચો ઠેકાણું સારું પડે નહીં તો ડર નહીં મળે મારે સાચા મન થી દાદાનું જ્ઞાન જોયે જ છે પણ દાદા મને એમને છ મહિનાની વાત કરી એટલો લાંબો સમય શું કામ આપો છો સાથે બે દિવસ થઈ ગયું કાલે આવો તમે કાલે દાખલા જ્ઞાન આપવાના છે શું છે જ્ઞાન આપવાનું નક્કી થયેલું પછી આપને જવાનું થયું એટલે પછી નહી થયું બેઠા હોય ને ખાલી મૂકી બધું તૈયારી આવે જમવાની તૈયારી પેલા બધા જમવાનું છેડું બધું સારું બળો હજુ આપે ને આ પગાર એ નવા અંતરાય પણ અંતરાયનું નિર્માણ હોય નિર્માણ અંતરાય નું બધું નહીં અંતરાયું માણસ પુર ખુલ્લો છે પૂરતા નિશ્ચય એમાં આમ કરવું જ છે તો કરવું છે નિશ્ચ બધાના ફરતા નથી હોતા નિશ્ચય બધા નથી હોતા નહી થાય નિશ્ચય કઈ કરો જો કરવાનો હોય તો કાલે નિશ્ચય કરો તો બરાબર પાછળ જાય છે હું એની પાછળ છું પૈસા ની પાછળ પડવાથી જો પાછવો થઇ જતા હોય તો ઠીક છે સંતુભાઈ કે છે કે કોઈ માણસ ને હોય એટલે પાછળ ફરવું પડે છે કઈ જરૂરિયાત હોય પાછળ ફરવું પડે પાછળ પડવા થી પૈસા થતો હોય ને મધુર ચાલો મળે બાર કલાક આગલા જન્મ નું પુણ્ય કે આ જન્મ પુણ્ય એ આગલા જન્મ પુણ્ય કે આ જન્મ પુણ્ય પુણ્ય આગલા જન્મ હોય આગલા જન્મ આ જન્મ પુણ્યની કમાણી આગળ ચાલશે આ જન્મ છે તે પૈસા આવે તેમાં પાંચમો ભાગ છે તે ભગવાન ને તના લોકો મોકલ્યા એટલે તમારા ના મોકલ્યા તમે જાણો હું એટલું વાપરવું એટલું આપી દીકરી પેલા મારી કમાની જેટલું નેટ ઇન્કમટેક્સ બાદ રહ્યા પછી રહેતો હતો પછી આ બધું રાષ્ટ્રીયકરણ થઈ ગયું ને આ એલઆઈસી થઈ ગયું બધું થઈ ગયું એટલે પછી એવી કમાણી રહી નહીં એટલે પછી હવે એવા સંદોગ રહ્યા ને પેલા હાલ્યા એ તો આગળ તમારા ખાતે છે પણ આ જન્મ ની વાત તો અટકી પડ્યું બીજું કરવાનું અટકી પડ્યું અટકી પડ્યું હા જે આપતો તો શકતો નથી હવે એમ કરવાની ભાવના હતી પણ કઈ થતું નથી ના એ તો તમારું મન બગડી રહ્યો છે એવું આપણા મન નો ભાવ તો આવે તો પછી એ પ્રમાણે આપડે વાપરી શકાય પછી શું પુરસ્દ કરે છે આ મનુષ્ય શું પુરસાદ કરી રહ્યા છે જે બાને છે કે હું પૂછા કરી રહ્યો છું એ ખરેખર